નવીન ભાઈ લોકો સં જેનો વાત જન્મ છે એનો અંત છે કે માનતો આપ અવિનાશી તરફ લઈ જાય છે संपूर्ण प्रकट कर क्या कहना परम शक्ति जय कोई जगत नाभ ले नही शुक्रे वर्ष में कोई शक्ति नहीं जैसे नही शुक्रे અમે શરૂઆતમાં ડાયલોગ કરી કે આઉટર વિજ્ઞાનરૂપી સારો ડાયલોગ કરી સમારી દીધો આઉટર વિજ્ઞાન તો એનાથી એ આઉટર વિજ્ઞાન અમે શરૂઆતમાં ડાયલોગ કરી કરે કરી શરૂઆત ના બિગિનિંગ એ ડાયલોગ કહીએ કે આઉટર વિજ્ઞાન નહી શરૂઆતમાં કાઈ એ કદા આઉટર વિજ્ઞાન નહોતું યાર શરૂઆતમાં જે કહ્યું ને ક્રિએટર ને આ ન પેલે બધું શરૂઆત માં પહેલી વાત થી ને કે આ કોણ ક્રિએટર છે બસ ભગવાન એ બધી આઉટર વિજ્ઞાન હતી આઉટર એ ધ્યાન વૈજ્ઞાનિક દીગની મને સમજાવ કે કેમ સુખ આવો તો શું સુખ તો એક ભાવના છે એ મેં દાર્મિક રીતે ચર્ચા કરવા શરૂઆત કરી તો તમે તોડી પાડી તમે સારું વૈજ્ઞાનિક કે કોઈ દોરી નથી વાત હેત નહી અતુરતો જે હોય તે દેત નહી હા કે વાસ્તવિકમાં એવું છે તો મારી માન્યતા હોય ભૈરવાતાઈતે ભૈરવાતાઈતે સોચા કે અમેરિકન બિગત હે સા મારી કચે અવજ મારવાની છે કે ગોળ સ્વીજો અભિશ્વર સંપૂર્ણ કે નિષ્ફળ આ ક્રાઇસિસ ને ના ક્રાઇસ તો આ આ દેતા ચાર વીડા થી સંપૂર્ણ જાણતે કે થી તો બીજા આ બાર કે 15 બાકી છે એટલે સામને કી શું છે ઘરે ઘરે સજર આ મે કુર વોર રિસિપ પર દે સ્ટે ફોર હેસ નાક પર દે સો લેકર ઓલી 90 વીક દર કોન્સિન્સ એવિડન્સ આ તો અતો જોઈ કહો નય પુસ્તકની વાતો આરા તમે તમે આઉટર વિજ્ઞાન અને ઇનર વિજ્ઞાન બધું વેવ કરો છો તમારા કળા બેટા કે કઈ વિચાર આવી દરેલ થઈ છે કે ઈશ્વરની માન્યતા ઉપર આવી ઈશ્વર છે કે નહીં ના નહીં ઈશ્વર ઈશ્વર પહેલાથી આયા છે ઈશ્વર ઈશ્વરને થઈ માન્યો હા અને પછી કરતા છે કે દુનિયા હોય એ બી પ્રશ્ન છે ને એક મિનિટ પહેલા પેલા પહેલું એક પહેલું સમજી લેને આપ માનો કે કે સર આપડે પોલીસ વાળા કે છે અમારે પણ સમાન થી શું કામ નહીં કોઈ પણ માણસ આપણને હરકત કરી શકે એ માણસ થી શું કામ નહીં પાસે થાય તો થાય એને કવર ઉતાર થાય રાજા બાય બાય રાજી જમેલા જમેલા થાટે હતા બોલા આવાં ખંભા થાટે આઈ મુ બી ક્લોઝી આ એનો દે ના આઈ બી આટલે આ કોમળા નીચે તો બેઠી તો પપ્પાને ફરી આવને નહી આપો રાજપૂત ચૌહાણ ચૌહાણ રાજપૂત ઓ ક્ષત્રિય ધર્મ છે આ ભોગ ક્ષત્રિય ધર્મ છે શું છે તમને લાગે શક્તિ પાર કરી છે દાદા અમારી ઓફિસ માં દાદા અમારી ઓફિસ માં સૌથી કોઈ નામ ના રહી છે અને અહંકાર ના હોય વર્લ્ડ માં કોઈ નામ ના રહી છે અહંકાર અહંકાર જવા ત્યાં આ શક્તિ નો નિર્બળતા નો ભયતો નિર્ભર છે ખબર છે મને એનું ના પછી ગોળ મારી જાઓ ખબર નિર્બર છે મને તમારાપલા બે હજાર દેખાયા તમે એક દેખાયો બીજા છે Naturally cycles હ���� surtoutહ જજિ��� obst Tammy Cangze e sindrmez zelma 100 Days dyang હજી જાઓ જાકુસકી In the candidates 10有ve z portraits તામ� Qurf હા�ણ și�� aquí vડિા કજર પྭન જાાલ lacker પળિાકળળ �ian જ�રભા� ખાલી કરવા માટેની એવી કોઈ વિધિ ખરી કે આવું વિધિ કરીએ તો અમારું ખાલી થઈ જાય નઈ એક વિધિ વિધિ નહીં પડે ના જાણ્યું દ્વાડ્યું હોય રસ્તો અહીંયા આગળ ચાર રસ્તા પર બેલો હારો પણ અજુ ઊંધે રસ્તે ચાર ચાર કરે એના કરતા બહેરેલો હારો જ્ઞાન હતું તેનું જ્ઞાન સાચું માંથી ચાલતો હતો પણ એ જ મને કઈ દુખ આપ્યું નથી માટે જ્ઞાન ખોટું છે મારા આ જ્ઞાન આપો આખું જ માગવાની જરૂર બે બે ને મારે કઈ જરૂર નથી તમે રેસી લાવ્યું છે જો ગેસ એટલે હું લાલ અને પછી જો ભાઈ ઘડા ફરી આવજો ઘડાપોસાય જેને કરાપો અજંભો થાય છે એને કિંચિત માત્ર જાણ્યું નથી થતો કેટલા મુસલમાનો અજંબો રૂમ માં પ્યારા ત્યાર ફૂટ્યા અને અવાજ આવ્યો કે નઈ કડાપો થાય ભર્યો કર્યો બહાર લે મહારાજ સાહેબ બે આવ્યા હતા તારે આપડા કો એને કહ્યું કાલે આઈ જાઓ ક્યાંક ના રહ્યા રાતે રેવું પડે ને મારે રાતે ના રહ્યા ફરી વખત ફરી વ્યવસ્થા કરી એક મહિના અંદર ભેગા થઈ જાય આપડું વાંસર માંથી બહુ લોકો કર્યા સમજાય ભાઈલા છે લાભ જ ના હોય ઘટમ હા કઈ ના હોય કરેલા ખાવા ના હોય તારે તારણ આમરે સંયમ જ નથી આ તો લોક ક્યાંક સંયમ છે લોકો ચાલે કરું વ્યવહાર કેવાય ગૌમત चार टाइम कर्म जो उदय में आवा कर्मो तपकी अगर एदीर्णा थी सके वेला पकड़ी सकते અહંકારો તો થઈ શકે અહંકાર પછી ના થાય ને ઓગળીસે ને બધી વધાર પડવાનો જી હા તે ના હોય બધું થઈ ગયું અત્યારે પાકે પકવવા વહેલો પાર નાખીને આ જેમ કેળા માં થતો નાખે છે ઉદીરના કર્યા નો ગુનો લાગે હાલા બુડા ઉદિડા કેમ કરી ગયા ઉદિરના કેમ કરી દેવ અને આપડે અહિયાં ઉધીડા શબ્દ જ ના હોય ઉદી ઉદિરા જ્ઞાન જ્ઞાની ને તો કર્મ ખપાવાના ના હોય એટલે એ ઉદીરણા ના કરે પણ અજ્ઞાની ને તો કર્મ ખપાવાના છે એટલે એ ઉદીરણા કરે ને કરે ઉદી નો કર્મ બંધા છે ને તો <laughs> उदीर्ण उपाय उपाय दादा एक कर्म केव बंधाय એ જે ઉદી કરવાથી જે કર્મ બંધાય એ કર્મ કેવું હોય છે ઊભું થયું તે પતાવી શકાય આવતા ભાવ પતાવી શકાય અત્યારે ઉકેલ આવી ગયો ને ઉકેલ આવી ગયો પેલો નો વધાર ઉકેલ પેલો આવતા ભાવું છે જોઈ લેવા નથી બુજવાનો માર્ગ કર્યો નથી બુજવાનો માર્ગ પણ મળ્યો હજારો અવતાર સાધુ સાધુ ના થાય ત્યાગી ના થાય આચાર્ય રોકડું જ હોય વાર જ કેટલી લાગે દૂધ હોય ફળ હોય લાકડા હોય શિવારી હોય બધું પછી દૂતાપુર લાગે વાર લાગે મોક્ષ કઈ વાર હતી માઘ મળ્યો નથી મુખ ની વાર મોક્ષ તો સારા ભાઈ વસ્તુ મોક્ષ આવી ખીચડી કરતા સહેલો હોય મોક્ષ એટલે વિભાવમાં રહેવું હોય આ પાણી ને સ્વભાવમાં રહેવા દેવું હોય તો ચાર ચાર ફીટ ઉધી થાય બે ફૂટ ઊંચું કરવું હોય તો મુશ્કેલી થાય વિભાવ કેવાય आत्मा स्वभाव तो मुक्त कहवा विवाह में प्रयत्न करो पुछाद करो पड़े સ્વભાવમાં પામે પુસ્તક વાંચ્યા થી દાડો ભર્યો નહી પોતાની જાત એક પ્રયોગ કરે તો દાડો ભર્યો નહી આત્મ જ્ઞાન થાય તો દાડો ભરવાનું કોઈ આધાર જ નથી ના થાય આપણે ઉઠી દુકાનો થયેલો નથી આપણે શું ચાલુ કરે શુક્રવાર કે મુક્ત પુરુષ પાસે જઈએ તો આવો નિવે પણ મુશાની નિશાની રોકવાના તો અજ્ઞાની મુક્ત માણસ રોકે અજ્ઞાની માણસ ને હોય મુક્ત પુરુષ ને જો એને કઈ ચિહ્ન અજ્ઞાની માણસ મુક્ત પુરુષ જો શોધવો હોય તો એ શોધવા માટે મુક્ત પુરુષ ખોડવા માટે કઈ ચિન્હ તો જોઈએ ને મુક્ત પુરુષ ના જ્ઞાન કરે એનો અર્થ એટલે એનો અર્થ એવો કે જ્ઞાની જ્ઞાની ને પસંદ કરેવો પડે તો પરીક્ષા થાય જ્ઞાની પુરુષ પણ બે ખબર પડ જાય પછી એનું મન વાળી લેવું પડે બનાવી લેવા પડે કરીને કે સાહેબ મારું મગજ ત્યાં પસંદ કરવાના કરવી પડે કે એ ના તમને ધીરે શું ખાતરી તમારી શું ખાતરી એમ કે છે દાદા કેટલાક ને કેટલાક એવા મંદ કસાય હોય છે કે ગમે તેટલું તમે કરો તો એના કસાય આમ બહાર ના નીકળે જ્ઞાની પુરુષ ની પાછી બીજી કોઈ નિશાણી હશે એને એમ પૂછવામાં આવે છે કે ભાઈ મારે કઈ દમકિત થાય એવું કઈક છે ના થાય એવું મંદિર આવી ના રાખવું हो हूं दुकान संकर्त खोल छो कहो कई कई हाथू खोल आई गादा कृपाणु आज ये वचन बमुक्सु तू था तो मुमुक्सु नेत्र महात्मा ले आ, ये तो मुमु મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નહી એવો કોઈ માણસ કેતા છે જવાલ બિરલા કે કોઈ ની એવી ભાવના હોય કે મારે જ્ઞાની મારે જ્ઞાની શોધવા છે જ્ઞાની શોધવા છે તો એને મળી આવે એની ભાવના ચોકવી તો એને મળી આવે ચોક્કસ જડે ચોક્કસ કરે ભાવના કરતો ને બધી જ ચિંતા થાય પણ ચાલે જ્ઞાની હોતા નથી દસ લાખ વચ્ચે આ પ્રગટ થાય કે ચિંતા ચિંતા વગર નો માર રહી શકે સાધુ સંધ્યા છે ચિંતા કરે ના થાય હોય ચિંતા કરે નાખે નજ પારી પણ મારું કેવાય એનેતરીએ ને કોના કરેલું હવે ચેતવ્ય પાંચ આજ્ઞા પાસે ને જેટલી પડાય પણ આ નક્કી પડી તેવું નક્કી કરજો નિશ્ચય કરજો નક્કી કરજો પૂરી ના પડાય હો ટકા ના करो <coughs> <coughs> करता छता के लौकिक या बहु नुकसान कारक्यू जाता है छे। अज्ञा नुकसान कारक्य वस्तु મોહ મોહ ને ના જાણતો હોય તો બહુકાર મોકારી વાત અહંકાર મો જાણે મોહ છૂટે ખાય નહી તમને વકીલાત તો મને કોઈ મો છે નહીં મને કોઈ મો છે નહીં આ તો હું તો સર્વસામાન્ય વાત એ આજે આજે બોલે છે તે મો બોલે છે બહુ બોલે પોતે બોલતા હોય દયા થાય એ જો પોતે બોલતા હોય તો દાયા થઈ જાય બો બોલે તો દાદા મેં કોઈ વસ્તુ ત્યાગ કર્યો હોય તો હું કહું કે આ મેં વસ્તુ ત્યાગ કર્યો છે તો એ મારો એ બહુ બોલે એ મારો મોહ બોલે પણ અમુક પ્રકારના મોહ ને સારા કર્યા છે ત્યાગ કરે છે મોગ દાદા કોને કે અને બીજું કે આ મો પ્રશસ્ત મોહ અને આ પ્રશસ્ત તો અહિયાં અજ્ઞાન માટે શબ્દ મુકાયો નથી કોઈ જાય મુકાય તો ઉપર ના માણસો માટે વપરાયના નીચે શબ્દ જ ના હોય એમને બોલાય નઈ બોલે દાદા હોય તે જ બોલી શકે એના માટે હોય એને પ્રશસ્ત રાખે એને ઉત્પન્ન થાય એને પ્રશસ્ત રાખ હોય કોંગ્રેસ પ્રશસ્ત શબ્દ જ ના હોય પ્રશસ્ત શબ્દ ના બોલાય પ્રશસ્ત એ રાગ પ્રશસ્ત હોય સમી ઉપર ના લોકોને સત્ય વાપરવાનો એકદમ વાપરવાનો અધિકાર હવે દાદા મોહ તે મોહ કોને કહેવાય નટુબે પૂછે છે કે મોહ કોને કહેવાય કોણ કહેશે નટુબે મોહ આ જે મોહ છે તે મોહ કોને કહેવાય હું નટુબે છું એ મોહ હું નટુબે છું એ મોહ છે આના બહારનો ધૈ ધો બીજો બીજો મોહ મોહ થી બોલે જ્યારે એક सेठ હોય ત્યારે ગામડા નગર સેઠ હોય આપડે જાણીએ કે કોણ બોલે છે આજુ બાજુ અનારીબી મોડી બીજો બો મે દાદા કેટલીક વખત એવું બને છે કે અમે ઘણું વાંચીને આવ્યા હોય છે પણ આવું લખેલું છે તો દાદા એ રીતે કમ્પેર કરવું કે આપનું વચન સીધું લેવું નહીં કમ્પેર કમ્પેર કરતા આવડે નહીં જી કમ્પેર કરવું એ તો બહુ મોટી ખુલ્લી ની જરૂરિયાત છે અધ્યાત્મ માં વાક્ય લાયો હોય તમને વાક્ય જ ગ્રહણ કરતા ના આવેલું હોય વાક્ય ગ્રહણ કરતી હોય તારી પેલો વાત બીજી વાત દોડવા ગયા ને ધરપાવણી કરવા ગયા માર્યા ગયા શાસ્ત્ર ની વાત એ સરખાવા જ્ઞાની ના વાક્યો એ શાસ્ત્રો છે ના માપો નહી તો મકાઈ જશો નહીં તો મપાઈ જશો તો દયાળ રાખો શાંતિ રાખો લોભ ના કરો ના કરો આ બધું શાસ્ત્ર એમ કાય એવું છે એવું જ્ઞાન હોયુક વાત તો બહુ રૂચિ છે પછી ના શીર્થંકર ના સા અમારી ભૂલ કરતો આવડે પોતાની ભૂલ ભાગે નહિ એમ જ્ઞાન ના કેવાય જ્ઞાન કરું ને આમ કેવાય પોતાની ભૂલ ભાગે એનું જ્ઞાન બીજાની ભૂલકાતા આવડે એવું જ્ઞાન શું કે કોણ ઉપાય પોતાના કોઈ શીખાતા નથી તો કરવાનો માર્ગ જ સ્થિર છે આચાર્ય છું હું સુર્ય છું એનો મોહ આચાર્ય નો મોહ હોય બરોબર નો ના હોય મેનોએ કહ્યું જ્ઞાની આયા છે એટલે મહારાજ પાટી હા જ્ઞાની ની હાથ ઇ બાર મેર કહ્યું ચાલે છે નાની નીચે બેસે બે મારા પર આ લોકો વાંચતા હોય શંકા પડી જાય અને જ્ઞાની વાંધો ના હોય કોઈ પતિમારી કે છે એ સાસરો બહુ ભણ્યા ક્યાં મળ્યા સાસરો બધા ભર્યો કે છે ચડે છે બઉ વધ્યો છે તો પહેવા નહી છે તો નિષ્ક્રિયા રીતે આ બધું નકામ ક્રિયા કરું છું કરી ક્રિયાકા મહાવીર ની કરી નહી कहले कहेली क्रिया करता कहले क्रिया- का रीत रित <पोता निका>। ते रोक ना, करी। तो ना करी।। रीत कर करीतर भि क्रिया हो रीत એ કે છે કે એવો એક મને દાખલો સમજણ પડે કે પૂછ્યો જ્ઞાની કોઈ સચીભાઈ મહારાજ ને કહ્યું ત્યાં પૂછ કેવી રીતે કરવા ક્રિયા નહી તો સાધુપણ લીધા પછી આપણે પોપો બધું લાગે છે તમને શું લાગે કોઈ જીવ માને છે આપ બહુ જોર થી બોલે છે પણ કે કોણ માને છે સ્વસંદ સ્વચન નું ગુણવત્તા એટલી છે કે કોઈ જીવ કોઈ માનવા ત્યાં નથી પણ દાદા એવું બને છે કે કૃપાળુ દેવ આત્મસિદ્ધિ બોલતી વખતે ગાથાઓ આવે છે કે તું સ્વચ્છન ના કરીશ તું સ્વચ્છન ના કરીશ એટલે ગાથાઓ સમજાવનારા એમ સમજાવે છે કે જો સ્વચ્છન ના કરશો સ્વચ્છ ના કરશો પણ પાછો પોતે દાદા તારે આપે બહુ સરસ બતાવ્યું કે હું કઈ જ જાણતો નથી ડકો ના કરો જાણતો હોત તો એટલે બહુ બહુ નિરાશ થઈ જાય કઈ કઈ મુખ્ય વસ્તુ છે એટલે વસ્તુ સમજ આવી જવું છે પછી મોહત ચાલી રહ્યો મોહ કાઢવા માટે મોહત મોહ મોહ ની શરૂઆત કરી છે વધારે મોહ ની ખરીદી ચાલે કહ્યું બોલે છે ને તે જ સધિકાર નથી આવું બોલવાનો આવું બોલવાનો કોઈ અધિકાર નથી એ જ્ઞાની પુરુષ જ બોલે છે કે જેના સસન ના હોય તે રક્ષણ ના હોય જેનો કોઈ ઉપરી ના હોય એ જ્ઞાની પુરુષ બાપુ નહીં સપુ ના સા નઈ સારું નહીં વૈજ્ઞાનિક વાત છે વિજ્ઞાન ની વાત છે આ વાત વિજ્ઞાન છે હા વિજ્ઞાન સંજય આચાર્ય બધા બોલે છે પણ એ તો શું સચંદિત થઈ ગયા ન્યાયધીત આરોપી જુદો હોય મારે તમે પૂછ્યું આચાર્ય હાથી પડી કોને કોનો નંબર લાગ્યો ના એ તો એમ કે છે એવું થઈ ગયું છે એવું જ થઈ ગયું કે આયો છે